સમુદ્રિના મોટા મોટા બંદરો જો એમ ભાઈએ કહ્યું લાદુ આખો એ જાણે આ સ્ટીમર તારે અરે ભાઈ ખાંચામાં ભરી ગઈ હું તારશે જાય નાના સાધુ સાંભળો છો ને ખાઈ ને વિચાર કરવાનો છે મારા બાબુ પછી માટે ધર્મ તે ભગવાન ની મૂર્તિ ને જ આચરે રહે છે ભગવાન ની મૂર્તિ નું સ્વરૂપ હૃદય માં રહે ભાગવત ભાગવત ખોટું ચોખા લાકડા નું કરી તૈયાર રહે હોય એની માથે ચડી દઉં એટલે રસ્તો ને તે તેના હૃદય માં ધર્મ પણ રહે માટે જે સ્વરૂપ નિષ્ઠા રાખે તેને ધર્મ નિષ્ઠા સહેજે રહે અને એકલી ધર્મ નિષ્ઠા રાખે તો સ્વરૂપ નિષ્ઠા મોડી પડી જાય છે ધર્મ ઉપર તમે શ્રદ્ધા રાખીને વર્તન માં વર્તુ પણ ધર્મ વધારવા ગોન ગોઠેલો ધર્મ નો આ લેવો એમાં લખ્યું છે ઓગણ ચાલીસ લક્ષણ જણા છે બે આવી જાય મહિમા નો આવે અને એકલી ધર્મ નિષ્ઠા રાખે તો સ્વરૂપ નિષ્ઠા મોડી પડી જાય એવો ધર્મ ને શ્રદ્ધા વાળો હોય ને જ્યાં સ્વરૂપ નિષ્ઠા મોડી પડી જાય ધર્મ રાજા કેવા હતા જરાય ધર્મ લોપાય લગી રહ્યો અને ભગવાન લોપાવતા પણ સ્વરૂપ નિષ્ઠા એની પાસે હતી ને આમાં અર્જુન ના અને ધર્મ રાજા ના એને અર્જુન બાણ થી વિંધી નાખે બતા અધર્મ નહી એમ અને છતાં ભીષ્મ પિતા એમ કે બાપ તું અત્યારે મારી પાસે લ્યાખો નોંધે છે અર્જુન ને પણ મારે હવે ઉત્તરાયણ માં જવું નથી તમારે અખંડ રહેવું પડશે બે અખંડ રિયા દર્મ હમજુવા જેને બધું ધર્મ અનુસરણ જ્યાં મૂળ નથી તો ધર્મ રહેવું કેમ જે કારણ પણ આ માટે બુદ્ધિવાન હોય તેને સ્વરૂપ નિષ્ઠા દ્રઢ કરીને રાખવી દ્રઢ એની આવે એવો પાછો બઉ લાંબી વ્યાખ્યા થાય બોલો તો તે ધર્મ નિષ્ઠા પણ દ્રઢપણે રહેશે પછી વળી મુક્તાનંદ સ્વામી એ બીજો પ્રશ્ન પૂછ્યો છે પંચ વિષય જીતાય છે તે વૈરાગ્ય કરીને જીતાય છે કે કોઈ બીજો ઉપાય છે વૈરાગ્ય હોય અથવા ના હોય પણ જો પરમેશ્વરે કયા એવા જે નિયમ તેને વિશે ખબરદાર રહે તો પંચ વિષય જીતાય છે બરાબર કયું બરાબર એ તો બરાબર છતાંય આપડે બીજી પહેલા સુધારો કરવો હોય ન હોય એનો કઈ નઈ પણ નિયમ નથી પેલા નિયમ જ પેલા છૂટ ગયો આપણે સાધુ થયા પછી કોઈ ઘરમાં ચુકાતો હશે મંદિરના માણસો કે નહીં કરે એનો ઠરો આપણે લેવાય જો અક્ષરધામ માં જવું હોય તો ખાવ ધર્મ છે જો વર્તન માં નહી હોય તો મોક્ષ કઈ એમ બીજો સંબંધ હશે જ નહી કઈ વિચાર કરવો બોલો वैराग्य पर तेने परमेश्वर कहम्म रहे, तो पंच जीता है छे. फेर पेड़े हो मा फेर होई तो हां? मचन मेर पड़ोद ના આવ્યા બેઠા હોય આપડે દંડ ફેરીને વાંસભાગ માં બેસી જાય કોઈ બી હું આગળ ન બે આજની દુનિયામાં અમે ચારે બાજુ છાટા ઉડે એવું દેખાતું હોય સરસ થાય એ કાઢી બધા મોટા મોટા સદગુરુ બેઠેલા મહારાજ સુધાર્યા મીઠું પર જમાય ને પૂજા ના અને મેનપણ લીધેલું કારણ કે આ બધું શંભુંડ વાળું તો હોય ને અને આપડે બચી જવાય આગ્રહ કર્યો શરમાય આપણે મારા શ્રી મીંડા વધારે આગ્રહ કરવા મારા શ્રી માફ કરો મારે આ પેલો વેલો સાધુ થયો તે નિયમ છે પાણી પડી મૂર્તિના ધીરાવી ના નો કઈ ન લવું મહારાજા બોલી જાય એટલે આપણને બળ મળી ગયું બસ વચના મહિમા ને ઓછે છોડી દે પાછ પરમેશ્વરે કહ્યા એવા જે નિયમ તેની વિશે ખબરદાર રહે તો પંચ વિશે જીતાય છે જો આ ઉપાય ઈશ્વરે બાંધેલા જે નિયમો એ અમે સાધુ હોય તમે ગ્રસ્ત હોય જો આખીધામ માં જવું અહીંયા દેશ કાલ નો મારાબત માં ન લેવાય બોલો અને જો શબ્દ થકી વૈરાગ્ય કરી ને વૃત્તિ પાછી વાળે તો ઘણો પ્રયાસ કરે તો પણ શબ્દ સંભળાય ખરો તમે વાંચો ભાઈ કહેશે આ સીધી મારે કરે. ને હંળાય આ બધા નિયમો મારા જે ગયા છે આપડે ઘેલા મળીએ અને મિનવા દેશકાળ બદલો દેશકાળ બદલો દેશકાળ બદલો અને જો શબ્દ થકી વૈરાગ્ય કરીને વૃત્તિ પાછી વાળે તો ઘણો પ્રયાસ કરે તો પણ શબ્દ સંભળાય ખરો અને કાન ને લે તો સહેજે શબ્દ સંભળાય નહી તેમજ અયોગ્ય પદાર્થ ને ત્વચા એ કરીને અડે નહીં કરીને જુએ નહી જે સાદુ ભોજન હોય તેને ભેળાવી પાણી નાખી જમે તથા યુક્ત આહાર કરે એટલે સહેજે જ રચના જીતાય જો આ તમારે ઓર્ગર કહીએ કરવું જ છું હવે આમાં વાંધો ને ખાવું કઈ પાછું જીતવા માં નડે જ્યાં ભગવાન ની આવીના છે એમાં મંદર માલવા નો હાલ પેલા ધોરાજી માં બેઠ પાછી આગળ આ બધા જુનાગઢ પાછલા ભાગ માં આપડે આગળ નથી લેવું ફક્ત દિવાળી લઈને આવ્યા આપણી નિંદા કરે તો આપણે સાંભળી દે બીજું ને કરું જે. જો તમારે ભગવાન રાખવા હોય તો ઈસ્દુ ભોજન આહાર કરે એટલે સહેજે જ રસના જીતા યુક્ત આહાર કરે બે કોઈ ઓછો ખાય બોલો આ તો તામો પરિવાર છે આવવા દો આવવા દો હાર કરે એનો શબ્દ નો અર્થ એવો દેવો પડે કે આપણા ઉદરનું માપ અને સાધુતા છૂટેહાર સાધુતા છૂટે અને પેટ ભરે એ યુક્ત આહાર નો કેવાય ખેડૂત ઓછું ખાવ પણ સાધુતા નો લાંછવી જોઈએ તો યુક્ત યુક્ત ઘટી લેવાય કય આજનું લેવાયું ચર્ચા તથા અને અયોગ્ય ગંધ હોય ત્યાં નાક ની બીડી લે તો સહેજ ગંધ જીતાય જો અયોગ્ય ભગવાન થી રહીત હોય જે ઘટી તો આપણે નાસિકા અંદ્રિજ આપી ત્યાં તો તમે જયારે સમય ઠકોર કરવા આવું ને ના રહે તો ગમે તેવો વૈરાગ્યવાન હોય બધા જ્ઞાની હોય પણ તેનો ઠા રહે નહી આગળ જુના મેં જોયા ઠાકોરજી ને માટે વિષય રીતનું કારણ તો પરમેશ્વર ના બાંધેલા જે નિયમ છે તેમાં પણ મંદ્ય વાળા ને તો નિયમ માં રહેવું એવ્ર જેમ માંદો હોય તે ઘરી પાડી ઔષધ ખાય તો થાય બધી લાંબુ છે